ज्ञान दादा आ बीजा सा समझता नहीं, नहीं। कारण करव पड़े, अक्रां, अक्रां पड़े पड़ा समझ सकता था था था था था। की चिंता बंद तो हा चिंता कोई जीवन होई सके खरो। है મદદ આવવી જોઈએ મીરાબેન નાસ્તો નહિ जुवो एना <laughs> <नहीं। laughs> विचार शुद्धि परिणाम शुभ વિચાર જો એ આપડે અહંકારી મનમાં વિચાર આયા તને ખસે માં કેવી રીતે એક પચાસ પૂરી કરવાની મને દાદ એક વાત સમજાતી નથી કેમ આવ્યો નહી કેમ આવ્યો નહી પોતે જુદો હોય મન અને બે જુદી વસ્તુ એમાં બેમાં તમે સહાય તારે વિચાર કેવાય એમાં વિચરે ત્યારે વિચાર થાય પછી હાથમાં એક વાર કેટલા ઉધારા પણ થઈ ગયા था। तो में एक जब में मारता था, के ना मैं आ रे नहीं आ मुक्ति ना मार्ग सुंदर एक तो परिणाम दिखाए थे दादा कसाय मंद पड़ेलाये ન છો તો મુક્ત રસી છો તો મંદતા છે કારણ કે મંદતા જે છે એ રસી ગયું તે ડિસ્ચાર્જે જ ના થાય કોઈને ભગવાન ને મારી ના થઈ ગયો ચોટી પડ્યું તો આવી જાય છે નિકાલ થવો જ જોઈએ એનાથી કંટાળવા હોય છે આ કસાઈ કસાઈ જે છે એ કુદગલ ને આધી નથી થી જ परिणाम जरा काम प्रतिक्रमण तो क्यों आप नहीं हो આ અગ્રિજ્ઞાન છે મંજુબેન નહીં મંજુબે પ્રતિક્રમણ કરે છે મંજુબેન કરે ज्ञाता दस्ता थोड़क भूतवान दस्ता आत्मा नो hmm, भाग प्रतिक्रमणल अ गुरु लघु गुरु नही लघु नही तो यु दुनिया मै के गुरु ना लघु लघु न कोई न हो आत्मा परमाणु પણ અગુરુ લઘુ કેમ હોય પણ સાચી અગુરુ અગુરુ લઘુ પણ કોઈ પણ કોઈ પણ વસ્તુ હોય એ કાતો લઘુ હોય ને કાતો ગુરુ હોય કાતો લઘુ હોય ને ગુરુ હોય હોય પણ આ તો અગુરુ ગુરુ નહીં ને લઘુ નહિ એટલે કેવું લઘુ કેવું પાત્રો નહી ભારે નહીં ઢૂંચો નહીં હિંસો નહીં હોય કેમ ધમ કક્ષા કેવાય ધમ કક્ષા કેવાય શું કેવાય ધમ મોટો ઊંચો નહીં ફળો નહીં આવો નહી જાડો નહીં પાતો નહી કાળો નહી ધોળો નહીં પીરો નહીં લીલો નહીં કેવો જેનું વિશેષણ નહીં જેની અપર ક્લાસ ના પેસેન્જર ગણવામાં આવે છે કારણ કે આ ચર્ચા સંસાર ની કોઈ ચીજ નથી તમે શું સમજો છો નથી કરે પેલો ઉગતા લોકો ના જગત ના ઉગતા છે આ અથમતો છે બંને સૂર્ય દીધા કહેવાય ચારિત્ર બો એટલે આ સમતો દેખાવાનું નથી ભગવાન નું ડેરા સર બગવાનો રસ અરે આરસ નો ભગવાન રસ આળસ માટે ફરવું એ કયો બો બધો આપડે બધા ભેગા થઈએ બોલતા નથી આપડે ચંદ્ર થઈ ગયા છે આઈસ્ક્રીમ થઈ ગયા તારે પૂછે છે કરો છે તીર્થમ કરો છે સાધુઓ એ બધા સફેદ જ કપડા પહેરવા એવું બધું કેમ એવું હોય છે લોકો એવો ચારિત્ર મોહન નો કેમ હોય છે જેટલા ગ્રહણ ના પ્રકાર છે જેટલા જે જે પ્રકાર છે બધા મોહ પ્રકાર છે મો છે આ બાજુ બોલ ના થાય આ કરવું છે આ કરવું ને મોહ છે ભગવાન ચારિત્ર મો કાર્યક્રો નાખવાનો ગાડી જે ચાલતી હોય ને તે રીતે ચાલવા દેવી ધીમે ચાલતી હોય તો ચાલવા દેવી દોસ્તી ચાલતી હોય ચાલવા દેવી દખો નહી કર્યો એમ ચારિત્રમો એ ઉપર આપડે બૌ ચર્ચા થઈ ગઈ એક વાર કે આ શું ડખો કરવો એ ચારિત્રમો આપડે બે દિવસ સુધી કીધું કે ડખો કરવો એ ચારિત્રમો પછી કીધું આપડે એ બધો ચારિત્રમો છે જે કઈ ચાલી રહ્યું છે એ બધો ચારિત્રમો જેવું હા એ ચારિત્રમો એક ડિસ્ચાર્જ રૂપે છે જે આવે આપણે કહીએ છીએ કે અક્રમ વિજ્ઞાન માં આપડે કઈ કરવાનું તો છે જ નહીં ધ્યાને કરવાનું નથી ના કશું નથી કરવાનું કરવાનું કહેવાનું ક તમે છૂટા છો પછી લીલાબેન ગમે તેવું કરતા હોય એટલું જોવાની છે પણ થાય કે અમુક જ પ્રમાણ ના હદ ન કર્યા હોય તો અમુક અમુક હદ નો કાર્ય માં જોવાની શક્તિ જ બંધ થઈ જાય આખું જગત શું કરે છે આ પુતલ ની અંદર શું શું પ્રક્રિયા થઈ રહી છે કારણે શું બદલ બદલ થઈ રહી છે રહી છે બુદ્ધિ કઈ બાજુ દખો કરી એ જોવાની એ ખાલી જોવાનું અમલમાં હવે આ બુદ્ધિ ડખો કરી અને અમલ માં મૂકી દઈ બુદ્ધિ દખલ કરે અને એ પ્રમાણે અમલ માં મૂકી દઈએ આપણે અમલ માં મૂકીએ એ પ્રમાણે કાર્ય થાય એ પ્રમાણે લીધા આમ કરતા કરતા શું થાય આ જોતા જોતા શું સ્થિતિ આવેલી આપણે આપીએ પણ જોડે જોડે બીજા બધા દેખાયા કરે એનું શું કરવાનું આપણે અભિપ્રાય એને આપડે ખબર પડે ના થાય છે એમાં તમારે તંગવે આકાર ને પણ એમાં તંગવે આકાર કઈ થવું જોઈએ એક નો એક વિચાર દસ વખત આવે એક નો એક વિચાર દસ વખત આવે તો પછી તન્માયાર થવાય જ ને એક નો એક વિચાર દસ વાર આવે તો મેમાય એક નો એક વિચાર દસ વખત આવે આપણી જગ્યાએ છે એવું થયા રહેતું જ નથી તો શું કરવું પછી આપડે શું કરવાનું આપડે આપડે શું વિચાર છે નક્કી કરીને થવાનું હા એ તો કયો પણ છતાં ડફો થઈ જાય છે આપડે એકલા નથી સમજાતો ભગવાન કેવી રીતે હા ભાઈ જગત જગત કઈ એને બાધક નથી આ સંતા નથી બાધક તો આપણું અજ્ઞાન છે આ થોડી જમી શું શું થતું કાય તો કયું જમી પછી ભગવાન તો છોડીને વયા ગયા તા ને ભગવાન તો મૂકીને વયા ગયા શિક્ષણ છોડી જોડતા રે કે ને અનંતવતાર નું ખોટું હાટું જાય અનંતવતારું જે દેવું છે ને તે અવતારમાં દેવું કરી જાય ના કરી જાય દીધું સારી જગ્યા હોય તો નીકળે નહી તો ચાર પગવાની ટિકિટ નીકળે નર ગતિ ટિકિટ નીકળે થોડી ગાય રહ્યા રે ખૂણા માં કાતા નથી એટલે થોડી ગાય મૂકતા ખૂણા માં રહ્યા રે હવે તો આપડે મમતા ચારિત્ર મો છે આપવી પડે કાઢવી હોય તો આપવી જ પડે ને થાય છે મને તો કોઈ કેતું નથી મને તો કોઈ કે છોકરા જે પાકા હોય જે લક્ષ્મી સાથે આવે એમ જે કબડાવી વાર સપેટ થયા ત્યારે અક્કલ આવી કોઈ ને આજે સુધી અને કચ્છી પ્રજામાં મને બતાવ મોહનભાઈ રામ મારો ધંધો છે કચ્છી ખાતે સમજ મારો ખાતો હોય રસ રોટલી હોય ઘૂંટવાડા બે બાજુ કરુ ખે જરૂર ખરો એટલે કરવો રસ જરૂર ખરો એટલે કરવો રસ જરૂર ખરો એટલે કરવો રસ જરૂર અસર ઉડી જાય છે એટલે રાધે એક બાજુ લઈ શકતો નથી પરિસ્થિતિ લાતાર છે કોઈ આપડે ઉપરી નથી વર્લ્ડ માં અને આવી લાચાર સ્થિતિ ક્યાંથી લાયા છે એ તો આપડું સ્વરૂપ છે શું છે લાચારી થાય તો અનારી થયું એવા જગત માં રેવાય કેમ ઉપરી વાય એક વધારે વધારે ઉપરી રાખીએ પોતાને ઘણી સ્ત્રી હોય તેને સ્વીકારીએ સારીજ બની હા બે પણ બધું સ્વીકારતું ઉપરી પણ સારા હાલ છે ઘરની મહેનત નું ખાઈએ ઘરની મહેનત ના કપડા લાવીએ ઉપરી છે ને હાર જે ઉપરી છે નિદન સ્વરૂપ એ જાણવાની જરૂર છે मंदिर भगवानी प्रतिमा नीराट स्वरुपे घनी દેવ દેવીઓ પણ આપડા જ્ઞાન દર્શન દેખાડે જે બાદી વસ્તુ દેખાડે એ ચીજ કહેવાય બાદી વસ્તુ દેખાડે અથવા ચીફની ઉપર આવરણ થશે એટલે દેખાય પછી આવરણ આવી જશે કલાક દેખાતું રે એનું શું એમ હે સતત ચોવીસે કલાક એવું દેખાય એ શું મોટા જવાનું વિચાર નીકળી ગયો કઈ વાત કરતી હોવ તો પણ એવું દેખાયા કરે વાત કરું તો એ બધું દેખાયા કરે પણ દેખાયા કરે આપડે સંસાર માં રહેતા હોઈએ છતાં પણ આવું સ્વર્ગીય વાતાવરણ લાગતું હોય આ બધું દેખાયા કરે ને બધું તો એ શું કેવાય એબુ કેતન છે એટલે તાર ચીત દે સુધ્ધિ બરાયા કે તને કેત બહાર સુધ્ધિ દે કે આ કરે બને ગુસ્સે થાઉ ત્યાર પછી ઇતે ગય શું થાય છે કોઈને ગુસ્સે થાઉ તો તેળે બધે ખાય છે અવરની આ બધું દેખાયા પછી ગુસ્સો આવતો નથી કેજી આ બધું દેખાયા પછી ગુસ્સો નથી આવતો કેમ ગુસ્સો આવતો રહે ને કપડ કલર મન થાય છે જીવવાની ઈચ્છા હોય તો એ બોલ ના ઈચ્છા હોય તો બીજું કઈ બહુ ઉત્પન્ન નથી કોઈ મો કેટલા વર્ષથી આવું દેખાયા કરે છે છે જો પર્માનન્ટ હોય ને તો કોઈ ચીજ તમારે અધ્યાત્મ માં કરવાનું રહ્યું બધું થઈ ગયું પૂર્ણ ગુણા થઈ ગયું પણ આ તો બધી ટેમ્પરરી એટલે વર દે વર રહે અને પછી ઉડી જાય જય સતીદાન દાдары કઈ ખરી બનાવો આйно આવી દેવો ભઈ અહીંયા રહેવું નથી ને મોક્ષમાં જવું છે અહીંયા રહેવું નથી મોક્ષમાં જવું નથી મને કહીને કંદરોનો કુમાર દે ને મોક્ષ ને ગંધરો લોક કહી શકાય ગંધર્વા લોક સમજ નથી તો સમજાવી ના ક્યાં જવું એટલે પોતાના સભા બીજું કઈ આત્મ સ્વભાવમાં રે તો મોક્ષ કહેવાય સોનું સોના ના સ્વભાવ ભેળ થયો છે તેના છૂટું કરીને ગયું અને આત્માના સ્વભાવ માં મોક્ષ છે મોક્ષ એટલે બીજી કોઈ વસ્તુ નથી મોક્ષ એટલે પોતાના સ્વરૂપમાં સ્વભાવમાં રહેવું છે વધારે દુઃખ ગમે વધારે દુઃખ ગમે ઓળખો ખુલ્ દુઃખ કેવાય કપટતા વધારે સામે સામે ની વ્યક્તિ જો એની જોડે છ કપટ કરે તો એને એ પોતે દુઃખ જુએ છે દુઃખ દુઃખ ગણે છે મને લાગે છે કે દુઃખ જ વધારે પ્રિય છે કારણ કે સુખ મળ્યું નથી એટલે એવું લાગે છે કે દુઃખ જ વધારે પ્રિય વસ્તુ છે મારું ખોઈ ગયું કઈ ખોઈ ગયું ખોઈ ગયું તે આમાં ફોળે છે આમાં ફળે છે આમાં ફળે છે આમાં કયા મળતું રત્નાગીરી છું ખણે છે કહ્યું અપવાદરૂપ પણ હોય જેવું મહાભારત માં સુતા એ કહ્યું કે મને જન્મો જન્મ દુઃખ જ આપશે એ જે કે સર એવો જે કીધું કે સુખ પડે તરફ મીઠો હોય તો કેટલાક મીઠો ન આવે માટે મને માન આપે છે કોઈને ના ગમતું હોય બધું દુઃખદ છે ના ગમતી ચીજ હોય એ દુઃખદ કરે છે નથી પણ સુખ મળતું નથી એટલે દુઃખ જ પછી એમાં એ તો મનુષ્ય સ્વભાવ એવો છે કે એ દુઃખ જ સુખરૂપ લાગ્યા કરે છે આ બધા મનુષ્ય એવી સ્થિતિ છે આ બધું દુઃખ ને સુખ પાઠા છે કારણ કે તું જેને સુખ માનું તે સુખ તને લાગશે પણ એ સાચી વસ્તુ નથી સાચી વસ્તુ નથી માટે તને જાય દુઃખ અંતે દુખાય છે બિલીફ સાચી નથી ગાળો ભરે ધોલો મારે જાય એ સાચું અને એટલા સારું બધા બધા બધા એ રીતે એવું પણ સુખ દુઃખ હોય મન ના લેવલ સુધી આ સુખ દુઃખલ છે આપણે માન આપતો હોય તેથી ભાઈ પામવો ના ભય ના જેવો તો આ દુનિયામાં દુખ જ નથી ભાઈ તો હોવો જ નથી ભય છે ને એમાં છે પણ ભય ના લાગે તમાર શક્તિ બધી શક્તિઓ છે જ્યાં ઘુસવાડો ગયો નથી એટલી જ બંધ કર બે વાર બે સા કલાક માં એનું બળ જાય ડેવલપ થયું હતું ભારત દેશ નો શું કે ઘટ વસ્ત થયા કરે એનો ભલી વાર ના આવે શું કર્યું કોઈ પણ બધું ઘટવત થયા કરેટ સેફ સાઈડ ફોડો કોઈ પણ પરિસ્થિતિ આપણને દુઃખદાયી ન થઈ પડે એવું આપણું વ્યવસાય હોવું જોઈએ પણ એવસાય છે માણસ ની માનસિક ભૂમિકા અધ્યાત્મિક ભૂમિકા ની તૈયારી ના હોય ને અહિયાં આગળ પોતાનું અને પછી આજ્ઞા નિરંતર સ્થિતિ ખરેખર આજ્ઞા મળે તો કિંમત માત્ર જો અર્ચના જવાબદાર જૈન હો હિન્દુ હો ભારતી મુસ્લિમો માં થોડી શક્તિ હોય ભારત દેશ નો ધર્મ એટલે પરિસ્થિતિ તો તૈયાર કરવાની પરિસ્થિતિ એની પાસે આના માટે કઈ જળ મનોબળ સાધના જ્ઞાન આપે તો થઈ જાય આજ્ઞામાં રહ્યો કે ના થાય પણ એક્વું જોઈએ સ્વતંત્ર બનાવે છે તે પણ સ્વતંત્ર બનાવે છે વિજ્ઞાન આ ક્લાન એટલે નિર્ભય વિજ્ઞાન ભગવાન એ પણ ઉપરી નઈ એવું આ વિજ્ઞાન એના માટે માણસ પોતાના હાથમાં સ્વાધિલતા નથી માણસો સમજ આપે છે એટલે પોતે પોતાના કર્મ થી ઘૂંચાયેલો છે એનાથી બંધાયેલો છે હવે એમ સ્વતંત્ર થાય જવું છે ભય ભય ન લાગવો જોઈએ ભય છે રહ્યા બધું લાગે શું કાન છે કે બધું ભય લાગે